જેટલું આખું એન્ડમેન્ટ આવે છે આટલી નાની કીકી માંથી વર્લ્ડ નું બન્યું અદભુત કૃપા બની ખબર ગ્રીસ ગ્રેસથી દાદા ભગવાનથી બધા જે આખી વિઝન પ્રાપ્ત થઈ અને આખું જે દેખતી ગુરુ ગોવિંદો નું ગુરુ ગો નું સ્વસ્તિ ન જ્યાં આગળ જેને મેળવી આપનાર છે નહી અને મેળવના લાગે કે મેં મેળવ્યું નથી ત્યારે બંને એક સ્વરૂપે એક લેવો અનુભવ થાય છે સ્વાદ આવે છે કે ભગવાનનું ભગવત સ્વરૂપ શું છે આપણે જ આપણે અનુહિલા ભગવાનને આપણે જોઈને માનીએ અનુભવીએ લક્ષ થાય અને ફિટ થઈ ગયા પછી પ્રાપ્ત જીવનમાં આપણે એ રીતે આપણા લિબરેટેડ સ્કીલથી લીવઆઉટ થઈ જઈએ લીવઆઉટ થઈ જઈએ નોટ ટુ ડાય એને લીવઆઉટ થયું કહેવાય બોડી લીવઆઉટ થાય છે તો ડાય થવા માટે થાય છે લીવઆઉટ પણ જે બોડી લીવઆઉટ થઈ જતું હોય એમાં એને એ બોડીને આપણે લીવ કરવાનું હોય કોઈ દિવસે આ તો સામાન્ય સમજાય એ વાત છે જે લીવઆઉટ થતું અમે લીવ નથી કરવાનું મુક્ત થઈ ગયા છે બોડી ફ્રી થઈ ગયું છે તો એને આપણે મુક્ત જીવનથી અંતરથી જીવવાનું છે હાર્ટ લેવલ એ આપણું લિવિંગ છે પ્રેઝન્ટ લિબરેટેડ સ્ટેટ લિબરેટેડ સ્ટેટ ઇન ધી બોડી એને સમાધિયોગ કયો શાસ્ત્રોમાં બધા ધર્મો સમાધિ કઈ સમાધિ સમાધિ બેનો તમે બેસી મમ્મી કઈ ગઈ આ મમ્મી બેઠી મમ્મી બેઠી બે ખરા ખરા બે ચાલો તો નિર્વિકલ્પ સમાધિ એટલે વિકલ્પ શબ્દ મૂક્યો છે વિકલ્પ એટલે શું કે જ્યાં પૂંજ છે આત્માની કે જેનાથી ખબર પડે કે આત્મા આ શરીર પૂંજ છે આખું કલ્પ એ પૂંજ કેવો છે નોઈંગ પાવરથી અને વ્યુંગ પાવરથી એટલે જે સ્વયં નોર છે ને વ્યૂઅર છે એ આપણને નોન અને વ્યૂ આપણાથી થાય ત્યારે જ આપણે આ શરીરમાં રહીને આપણને દર્શન થાય એ એવા માઇન્ડ સ્પીચ અને બોડીથી સદાય મુક્ત સ્વરૂપે છે આજે આપણા સમક્ષ તો કૃપાથી થાય છે એટલે ઓનલી ગ્રેસ એચીવેબલ આજે સાધનો કરો તો આ કાળમાં સાધનોથી એચીવેબલ થઈ શકે એવું નથી એટલે કે મન માણી કાયા પોતે સાધન છે અને સાધનથી સાધનો કરવા જઈએ તો સાધન સરખું આજે બીજા સાધનો કામ કરશે તો એનાથી કામ થાય પરંતુ મૂળ સાધનથી જે સાધન કરવાના છે એ સાધનના ઠેકાણા નથી આજે તો શરીરના આ કર્યું બને કારણે અને ટાઈમ ફેક્ટર આજે કામ કરી રહ્યો છે અને એ કારણે દરેકના આને કારણે તો એવા કર્મોના બધા અહીંયા આમ આવે આપણે આગળ નતા એવું નતું બધું જ હતું કસ્ટ પણ બધી ક્રિયાઓથી મુક્ત છે જેને જગત ક્રિયા સમજે છે જગત જેને ક્રિયા સમજે છે કે હું કરું છું એ અક એ સ્ટેટ હોય એ પોતે આ મદર નેચરની સ્કીમમાં મદર નેચરના સંપૂર્ણ હંડ્રેડ પર્સેન્ટ જવાબદાર બની ગયા છે જવાબદાર અને પોતે બધાના મુક્તિ બધાની થાય એના માટે જવાબદાર પણ એ અહીંયા આગળ રહે અને જ્યારે જેને જે કોઈ પ્રાપ્ત મળે એમાં સદમુખ થાય તો એમને એમાંથી એમાં એ કશું કરતા નથી માટે આજ ગ્રેસ ફંક્શન બને નહીં તો ગ્રેસ ફંક્શન આ બને એવું નથી બહુ સમજવા જેવી લાગશે ઘણી વખત આજનું આપણે પોતાની બુદ્ધિ છે એક્સેપ્ટ નહીં કરે પરંતુ હકીકત છે સિદ્ધાંત છે ત્રિકાળ સિદ્ધાંત છે આ કોઈનું ચાલતું નથી ભલ ભુદ્ધિ આખા વર્લ્ડની બુદ્ધિ ભેગી કરે તો પણ ચાલે એવું નથી એમાં પરંતુ બુદ્ધિના સામ્રાજ્યમાં બુદ્ધિનું તો ચાલવાનું જ છે ઓલવે આ વાત છે મૂળ પાયાની સિદ્ધાંતિક વાત એ બહુ સમજવા જેવી છે અને એ સિવાય એની એની ભક્તિ આજે પ્રાપ્ત થઈ જ બધાને એ તો બધા માટે એક જ સરખી છે એમાં કોઈનો ભેદ નથી જે અસીમ જયકારો બોલ્યાના પદ હેમાબેન આ જે પદ બોલ્યા ને એને દાદાને એ સિક્ષ્ટી એટ લેટર નવનીત સંઘવી નામ મુંબઈમાં માટુંગામાં આપણા ચંદુભાઈ પટેલ રહેતા માટુંગા એ નજીકમાં એમની જોડે જ બાજુમાં આપણા પટેલ દેસાઈ વાળા તો ત્યાં દાદાને મળ્યા અને એમને તો નેચરલ ગિફ્ટ હતી નેચરલ ગિફ્ટ હતી ઘડું હતું અને શ્રીમંદ કરે પણ જોડે એમનું પછી કવિ હતા કુદરતી બક્ષીસ નેચરલ ગીફ્ટ હતી અને આવે અને સત્સંગમાં બેસે બેસે અને બેસે બેસી જાય દાદા સામે જોયા જ કરે અને અંદર જે બેસી જાય એ વાણી આખી વિજ્ઞાન વૈજ્ઞાનિક ની પાસે બાકબાતી કરી આપણને મળી જાય નથી બનતું ના ના જોતા રહ્યું બધું આવું છે સમજાય છે પરંતુ રચના નોકરીમાં જાય તો પેલી માટુંગર અને દાદાનો બ્રિજ મોટો જોડતો છે ત્યાં આગળ પાનની દુકાને પાન કસાય ખાય અને જાય તેઓ કશું હોય નહી અને કોઈ પેલું સિગારેટ નું ફેંકો બે લાઈ નાખ્યા આવી એટલે આ પદો અત્યારે કેટલા થયા હશે આપણે નવીનભાઈ બે ત્રણ હજાર બે એક હાજર થયા છે હા આ રિસર્ચ કરાવી એક્ઝેક્ટ દાદાએ કહ્યું કે અત્યારે તો ખ્યાલ નહીં આવે હંમેશા જ્ઞાન ખુલ્લું થાય છે ત્યારે એ વખતના નજીકના વખતોમાં એની એની કિંમત કે લોકોને એમનું નથી એમના ધ્યાનમાં આવતું પચાસ સો વર્ષ બસો વર્ષે જ આવે અને ત્યારે શું કોણ છે અને એના પછી બધું જોયું આટલું અદભુત છે અને તે વખત નીકળ્યું એ વખત કેવું હશે આપણા અત્યારના છોકરાઓ અગાઉના વખતનો અમારા વખતનો વિચાર એનો થઈ જાય પછી માનવા તૈયાર જ ના થાય માનવા તૈયાર ના થાય શું પૈની કિંમત હતી સેન્ટની સેન્ટમાં બધો વ્યવહાર ચાલતો એક માનવા તૈયાર ના થાય પૈ અડધો બધો વ્યવહાર વખત ચાલતું હતું વખત ચાલો આમ તો પટેલ છે પણ સુરત નો વસંતભાઈ અમારો થઈ ગયો ફૂર્તિ લાલા એને પૂછ્યું છે આમાંથી આ એમાં અત્યારે લગભગ છવ્વીસ વર્ષથી આવી સત્સંગો ચાલે આમાં પેલા એક ઠાકોરભાઈ કરીને બીજા ઠાકોરભાઈ એન્જિનિયર વેસ્ટમાં જઈને ક્યાંજિન વોટર ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટમાં વોશિંગટન એને બઉ ગમી ગયું તેમાંથી આ સત્સંગમાં બધાને કોમન કામમાં લાગે લખેલા દાદા છપાઈ મે હાજર આપણે પોતે છાપેલા છીએ તો જવા દે ને શું કરવું આપણે છાપેલા નથી બતા પછી સાહેબ ને થયું તા ચોપડી એમ કરીને બધી ચોપડી નીકળી અત્યારે ચાલે છે એમાં સત્યાવી ચોપડી માંથી આની ઈચ્છા છે બ્રિજ ને હાથ એની ઈચ્છા છે ત્રણ પૂછ્યા છે 57, 60 and 62. આજે કોઈ ગુજરાતી સિવાય કોઈ નથી આવ્યું ને ज्यादाई <laughs> <laughs> <है? laughs> दादा भगवान शब्द है कलियुगो <स्क्षिक> ब આજના છોકરાઓ છે યંગ છે બધા અને બધા પણ બધા આજના મન વચનકા બહુ નાજુક છે બધા એટલે આમ છું આમ જરાકી થોડું તો ક્યાંક પડી જાય એવા છે બધા કાકા ચીબડા છે દાદા એ શબ્દ વાપર ચીબડું તો બહુ સારું હોય પણ ઉઠાય છે ફસકી જાય અને આખો ઓડો હોય બનાવી દઉં છું કોને આપણે પોતાને કેટલા માર્ગ મૂકીશું સમજાવી ને કારણ કે આપણા ઘરમાં જે પાંચ સાત મેમ્બરો હોય બધા એકબીજા એકબીજાને સાચવી શકે છે એમને સામાનુ હિત કરે છે પોતાના હિતને ખાતર સારા કોના માટે એટલે પોતે કાળજી રહે તો ઘરમાં કેટલી સુવાસ આવેલ કે दादा कहू प्राकृत बगी बोलवा महेश आनंदी अब चलो ये शु थो बड़ियाद પોતે બઉ ચોખા ને બીજા ભાભી બહુ મેસઅપ કરી દે એટલે પછી દાદા એ પૂછ્યું કે તમને ભાનુબેન ખેતર ગમે તે બગીચો તો કે ખેતર થોડું ગમે બગીચો ગમે કે આ બધા બગીચા ફૂલ છે કે છે જીવન થી આપણે એમાં આપડે પાછળ જતા નથી સાયકોલોજીકલ ઇફેક્ટ એટલી બધી થઈ ગઈ છે એના કારણે છે બાકી જીવન તો બઉ મજાનું છે પેલા જમાના મોટા પેલા દાદા એ બઉ ગંભીર વાતો આજના જમાના માં બધા ઘરો બધા કેવી રીતે સુખી થાય બઉ સુંદર સમજાય છે ગંભીર વાતો બોલ અરબી ભાષામાં સમજાવી છે અને એવો સમજવા જેવું છે તો સમજી ગયો ભાઈ મરજી મરજી કઈ રીતે એવું છે ને મરજી એટલે મારો હિત શું કહે મારો હિત જેને મરજી પોતાની મરજી ચલાવી ના હોય એ જ પોતાનો હિત સમજી શકે શું કહે બોલ થતી જેને પોતાની મરજી ચલાવી ના હોય એ જ પોતાનો હિત છે સમજી નવાય મરજી ક્યારે કહેવાય કે આપણે ફ્રીડમ પ્રાપ્ત કર્યું હોય ને અને ફ્રીડમ પ્રાપ્ત કર્યા પછી આપણે આપડી મરજી આપણને પ્રાપ્ત થઈ અને શરીર ફરજ વાળું છે એવું થઈ ગયું એમ એમ નથી ખેંચી નથી લેવું બધા વાત કરી નક્કી કરી ચાર બાર હું છું તારી જોડે તો પણ એ પરંતુ હગા છે આમ છે આ બધા અને એના માટે મારે જાત માટે આત્માની એટલી શક્તિઓ છે અનંત શક્તિઓ છે આત્મા નો શુદ્ધ ઉપયોગ તમારે એની કળા કળ આવડી જેવી જગ્યા જેમ ફેરવું હોય આખું બ્રહ્માંડ ધમધમ કીધું શક્તિ ઉમકીશ બધી એવું અને પાછું કહ્યું કે પોતાની ઘર મને મળ્યો હોય હજુ એક નથી મળ્યો મને એક નથી મળ્યો અમને મળ્યા તે અમે તો ગરજ નથી કશું ગરજ નહીં એટલે બધું ચાલતું શ્રીમંત બધું ચાલતું મારા પિતાજી ને તમને ભાગીદારી એટલે પરંતુ એમને મને ઉંચક્યો મારા કરતા પેલા આઠ દસ મહિના યોગાજયોગ હતા ત્યાં મારો હાથ પગ છે પણ કનુભાઈ બોલાય તો ને બોલાય છું ને હા મારી જોડે ઉપર કે છે આપડે પટેલ બિલ્ડિંગમાં ખરું થાય હજુ કરતા પણ બધું વિટાવી દીધું છે સુધારી શકતો જ નથી કોઈ એવી તાકાત નથી ધરાવતું કૃષ્ણ ભગવાન ને બોલ્યા છે હું નથી સુધારી શકતો પરંતુ એમના ભગવત પથ રહ્યા એ રામ મહિર આપણે કહ્યું કોઈનામાં એવી તાકાત નથી કે કોઈને સુધારી શકે સિવાય કે પોતે સુધરી જાય એટલે એનું આખું જગત સુધરી ગયું આખું દુનિયા સુધરી ગઈ એના માટે જાણે નજર મારશે સુધરી એટલે દેખાશે આવું થઈ ગયું એનું આમ બધું છે અત્યારના સંજોગો ને આપણને લાગે કે મને થોડી સમજણ છે બરોબર છે પરંતુ પેલું કુતારું કેમનું છે છે, બધામાં રહેલું આત્મા ઇનપ્રિન્સિપલ એન્ડ વિચારકો ને પંડિતો ને જ્ઞાનીઓ બધા શાસ્ત્ર જ્ઞાનીઓ બધા પણ આત્મા સૌ પરમાત્મા બોલે છે પણ એનો અર્થ કોઈને પૂછવા જઈએ તો આત્મા આપણે છે તો આપણે પરમાત્મા થઈ શકીએ આત્મા આપણે પરમાત્મા થઈ શકીએ છીએ आता है परमात्मा स्वरूप प्रकट कर सो एट आत्मा आप सके हम तो सतुना से बोल बोले नहीं પુણ્ય બધા પણ એ બોલવા લેસ આમ તો શાસ્ત્રમાં ચાર જ ભાગ કર્યા પુણ્યના બે અને પાપના બે પણ એમાં લેસ પાછા બહુ છે એક નાના લેસ થી ચક્રવર્તી મૃતિ નું બધું છે અને પછી એમાં મુક્તિનું પણ આવી ગયું કેવા હશે વિચાર તો બહુ વિચારવા જેવું એટલે અંતરાય પડે એને આંતરો કે છે આંતરું એ ઈચ્છાથી પડે છે ઈચ્છાથી અંતરાય ઉભો થાય ઈચ્છા કરનારા આપણે હોઈએ થઈ જાય એને પ્રકૃતિ થતી ઈચ્છા કેવાય પરંતુ પ્રકૃતિમાં કરનાર કરનારા ની થતી ઈચ્છા એ આંકડો પાડે શું સમજવું તારે આમાં આંકડો પાડે એટલે કે કોઈનામાં એવી તાકાત થાય ને લીલો થાય ગાડી ચાલે લાલ બાવટો અટકી પડે આતરો કેવાય એ પછી આપણે ભડકેલું ગોડું હોય ને લીલો રંગનું ચાદર જોયે ને અટકે પણ પેલા પેલું દેખાય ને ચાલવા માટે પડતી એ તો થોડો અટકાવ ભાગ આવશે તો છે પણ હજુ આપડે દેખાતો નથી આવો એ ધીમે ધીમે આવે પોતાની આડયુ મોટું થયું છે હવે આપણે બોધ ના લેવો જોઈએ અને અમારી નાચરો આ દ્રષ્ટિ છે ચર્વચક્ષુ એને આપણે અને એતો આપણને આજ્ઞા આપે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી તું બ્રિજ છું હવે તું બ્રિજ હું બ્રિજ કેતો એ ના રહ્યો એમાંથી તમે મુક્ત કરાવ્યો છે कारण नहीं कह स्वभाव अपनी भाषा लेना लघु बनाता जाए એવું વાતો સુંદર છે એમાં તો અને સમજવું જોઈએ પોતે જ આપણા માટે કહીએ આપણે જો આપણે કોઈનું કરી શકતા હોય તો પોતાનું પહેરું જ કરી લઈએ કોઈ છોડી લેવા છે કોઈ વિચારવા જેવી વાતો છે આપણે અંદરથી જ્ઞાન છે તો પછી દ્રષ્ટિ મળી છે દિવ્ય દ્રષ્ટિ એટલા માટે કહીએ તો એમાં આંતરો એટલે પોતે પોતાનો જ થાય કોઈ ભારતીય આવતું નથી સમજાય છે ને એટલે બાર દેખાયું સાચું એટલે દાદા નિમિત્ત ના બચકા છે પખાલી ને દાણ પાડો માંડવો પડ્યો હોય પાણી ખેંચે મારા પખાડી ને બિચારા પાડો બિચારા માર્યો પડ્યો હોય પાણી ખેંચવાનું જોર પડે છે નથી ખેંચતો કુવાનું પાણી ખેંચે ને પેલું પખાડી ગુજરાતી પણ દા એ કેવું પોતે જીવનમાં આપણને એનું આપણા જ્ઞાને કરીને એને કેવી રીતે ત્યાં એડજસ્ટ આપણે થાય એવી રીતે બનશે તમારા ઉપયોગ બનશે જોજો હમ અમે આટલા જોડે આખું જીવન ગયું પગે પગે ચાલવાનું પગ આમ થોડુંક થયું ને આગળ જતા ઘઉં પડી જશે જો આગળ તો કેટલું માયું થઈ જાય પાછું આવવું જ પડશે પાછું તે વખત પોતાનું દાદા ને જવાબદાર નહીં કઈ ભડકવાની વાત નથી આમાં પણ હું આવી રીતે એમને બહુ બહુ કૃપા મોટા પુરુષ આપશે કે પ્રારબ્ધ યુગ જે બધી ઈચ્છા સ્ટોક ભરી લાયા છે ને એ બધો સ્ટોક ખાલી થવા માટે જ્યાં જીવન બન્યું છે આખરે જતા બધું ખાલી થવાનું છે પણ આપણે એને ખાલી થવા દેતા પહેલા બધી કરી નાખીએ એટલે કરતા મટી ગયો છે તો એના સૂક્ષ્મ ભાવમાં પણ ઉભો ના થઈ જવો જોઈએ હું કરી શકું છું ના ના સમજી સમજી શકું છું બોલી શકે અંદર સમજાય છે મને કરવા અર્જુન તો મને સ્વીકાર્યો હું હથિયાર નથી લેતો ડરતો નથી કશું નહિ મારા સાહથી મારો હક સારું રામાયણું કે ના મહાભારત રામાયણ તો બરોબર છે જેવું કારણ કે એ દશરથ ના પુત્ર હતા એમનું રક્ષણ માટે કવતાર હોય છે એ રીતે હમ એમનું આખું જીવન જો વાંચીયા કમા મુનશી કન્ડલાલ મુનશી નું બહુ મજા સમજ સમજાવશે સમજો કે નઈ આમાં શું કે છે કે ભગવાનની હાજરીમાં એટલે આપણા પ્રગટ ખુલ્લા તો થઈ ગયા છે અને બધામાં ભગવાન તો હાજર જ છે પણ જાણતા નથી એટલે ભગવાનની અંદર આ રીત ત્રાટી કપટકી ના કબીરજી કે છે કપટની ત્રાટી છે ત્રાટી મૂક્યું છે ભગવાન દેખાય નહીં એટલે આપણે આપણું કામ કરવું બધું કર્યા કરવું આવું ચાલ્યા પણ આપણે તો ખુલ્લા થઈ ગયા સમજે ને અને જોજો તમે આ દુનિયા દુનિયાનું સ્વરૂપ સમજવું હોય તો એક વસ્તુ સમજી લેજો ઉતારો આપ્યો હતો અમે રહ્યા પછી આ બધે ફરતો આખા ગામમાં ફરીને બધી ત્યાં લાયા અને ત્યાંથી આ સાહેબ મારી જોડે ત્યાં જોયું અને એમને જ્યાં ગોઠવ્યું હતું બધા સૂત્રો મૂકી દીધા ગામમાં ઘરે ઘરે મને કે હિંમતનગર ગામ નું નામ શું હતું હાથરો હિંમતનગર ના કહેવાય કદાચ જો હકીત છે આખા વિશ્વમાં આત્મા હાજર છે તો આ વિશ્વ રણિયામણું લાગે છે શું કહ્યું જ્યા હોય સર્વપ્રથમ હોય છે કોઈ જગ નજ આત્મા છે માટે વધુ દેખાયા કરશે બહુ સમજવા જેવી વાત છે સરસ છે બનારસિંહ સાહેબ બઉ મોટા પણ આવા સાયન્સ જમાવો ભગવાન જેવા ભગવાન બઉ સુંદર સમજવા જેવું છે જોજો એટલે પછી ઈચ્છા છે ભગવાન કાયમ ના આપણી સાથે હોય परंतु भगवान पग ठी पे લોખમાં નાખી દીધા છે શકતા પદ આપી દો તો કરીને બાદ બાકી કરી નાખ્યા ત્યાં બધા માટે છૂટ રાખી હતી કારણ કે આ વખત એવો વસમો છે કે દુઃખો એટલા સહન થતા નથી અને એના કારણે ઘણું ઘણું બધાની જરૂર હોય તે છૂટ આપી દીધા બધા આવજો મારી પાસે અને આખા જગતમાં જો એ ઘર ચોખ્ખું હોય કે જ્યાં આપણે આપણા દુઃખો રડી શકીએ કે મૂકી શકીએ આપણે દુઃખ હોય તો કેટલું દુનિયા શહેર કે જ્યાં હોય તે કેટલું સારું લાગે દાદા કે ગાડી આપીશું કહીશ પણ એ કામ કરો મને બેસવાનો આ રીતે પણ તમારે જો તમારા ઘરમાં કંઈ હશે મને બોલાવો છો સમાધાન કરાવવા તો પછી ત્યાં આવીશ તો કેવી રીતે આવી શકીશ તમે થશે નહીં તમારું કશું અહીંયા તો તમે આવી બોલાવો તો તમે રડીએ શકો તમે જગ્યા ખોઈ નાખશો પછી બધી રીતે એટલે બઉ જીવન રાખવું સુંદર કહ્યું બરોબર છે ભાઈ જવું બસ હવે કાદું પત તો કૃષ્ણ ભગવાન એ પદ બહુ મજા આવે છે મજા આવ अमूर्त एवं परमात्मा मूर्त शरीर समझो मत पुरुष ए જ્ઞાન પછી એ તો બધા દરબાર બેહાડી દીધા દ્રૌપદી ને છોડી દીધા एक क्षण ने कुंगे क्यों थी जाए कुंग कहवा दुर्योधन एक कपटला શું કરે વ્યતિરેક ગુણ માં હું દુર્યોધન એટલે વ્યતિરે દુર્યોધન એટલે જે આ બધા ભી પ્રજા છે હું બસ એટલે વ્યતિરેક ગુણ એટલે કે શરીર એ આત્મા થઈ ગયો એને વ્યતિ જે કઈ મળી અમે પણ આ રચના થઈ એમનાથી પાંડવો થી અને બહુ વખાણો બધા શિક્ષણ આપણે જોવા જઈએ આપણે તો આપડા ભાઈઓ છે જોવા જાય છે જોવા જતા જાય છે ત્યારે દ્રૌપદી જરૂર છે અને પાણી જોવે છે પાછો પડી જાય છે સાચું પાણી નથી કે છે પછી કે આવો આગળ આવો આગળ સાચું આવ્યું ત્યારે મૂકવા જાય છે અને પડે છે અરે આધરા પિતાના આધરા બાળકો આટલું આંધ્રા મહાભારત રચાઈ ગયું આગળ ઘણું આગળ પણ આવું સંસારમાં મને ખબર નથી પડતી ક્યારે કયો ભલે ખ્યાલ ક્યાંથી ક્યાં હોય છે અને અત્યારે આપણે એના આમામ કરતા શોધવા બહુ મુશ્કેલ છે સાહેબ એટલે ફાંફા મારે આગળ જડ્યું છે એને લખવો પ્રકાશ આપતો એને જળે કેથડી સાહેબ બધું આપડી એ સરસ છે પરીજ્ઞા પેલા jadrut gnani ni jadrut gnani ni thayagalin kasoti thayagalin kasoti anachare upeksha કારણ કે પ્રતિજ્ઞાની હું આ રાજ મારું સાચવી ગમે તે બોલે અંદર થી જાણે કોટું થાય છે થાય છે આજ મારા ના બને આવું ઘરમાં બધા ખોટું થતું હોય અત્યારે મુગાર જ ના બોલવાના જવાબ જબલ ગુનામાં પડવું ના જોઈએ પરંતુ બોલવાનો એ સિંગલ ગુનો દાદા એ અને ના બોલવું એ ડબલ ગુનો કયો છે સમજયા રિલેટી સિંગલ ગુનો કયો તે વખતે બોલવાનું બહુ જવાબદારી છે ના બોલવું એટલે શું ના બોલીએ તો નબળ ગુનો એટલું ભોગવું છું આપણે મારી ભૂલ થઈ બતાવું છે ના રેલા જ્ઞાન સુષુપ્તિમહી ઠોકર ખાય છે પથરાનો વાંક છે મારો વાગે છે કાંટો વાંક છે હું વાંક વાળો છું સર આખું માખણ બધીજ રીતે છે નહીં એટલે માખણ છાસમિ એ કે છે યોગે યોગે સંગવાની Shut up. છેલ્લી હજુ કા નથી છે મહત્વ લાગે એવા ઘણા પદ માં બન્યું છે પણ મા કૃષ્ણ ભગવાન કર્મ ને કૃષ્ણ કરી શકે એવા જ્ઞાની પુરુષ અને ગીતાજીમાં કહ્યું છે જ્ઞાની પુરુષ એ મારું હૃદય છે બધા ભક્તોમાં જ્ઞાની શ્રેષ્ઠ અને એ કર્મોનો ગોટો વારીને બધો ભૂત કરીને એમને તમારો ભગવાન પદ આત્મા આપી શકે છે પછી આપડે આ કોને પૂછ્યું છે પાંચ છ વસ્તુ પૂછી છે જય કેવું બધું કરીશ છ પોઈન્ટ પૂછ્યા લઈએ આપડે બઉ સમજદાર સુ છે બોલો ऋष पटेल तरुण पण से बोलाय आज कर वाइफ ने लीनो बोलो तरस कुल्लो पेवन छे आ बोला आओ जय सत जय આ ત્રમ સ્વલ્યાણ સ્ત્ર કરે પરમે આત્મસ્વકલ્યાણસ્વર અંબરે અમે આવી ગયા છે પરિતસન જનસ્વય આ ય મંત્ર ઓ પ્રોગ્રેસ કરો જાવ બં સંયોગ જુદા છે નમોસ્ત્રી દાદાજી પરમ પૂછે છે કેનેડા થી ધર્મેન્દ્ર બહુ મોટો પ્રસંગ હતો સારો હતો જન્મ જયંતિ અને આવેલા બધા આવવાના હતા તે પ્રશ્ન શાસ્ત્ર માં બતાવેલું સારું બરોબર છે શાસ્ત્ર માં બતાવેલ મેપમાં નિગોદ ક્ષેત્ર અવેલ છે હવે દાદા સત્સંગમાં વાત આવે છે હોય તો નિપરેટ અસ્તિત્વ ની જરૂર આ તમારા પ્રશ્નો છે છો. બધા ડાયમેન્શનો આઈન્સ્ટાઈન ભલેન્શન કેમ બરોબર છે પણ આપણે થ્રી ડાયમેન્શન એ આખું એક નાળી છે ત્રસ નાળી કે છે ત્રસ નાળી એટલે કે એ ત્રસ નામના જીવો જેમને ભય ની ઉભી થઈ જાય એવા જીવો જ વ્યવહાર રાશિ વાળા અને એ સિવાય બહાર સંજ્ઞા પણ ઉભી નથી થઈ એ બધો જેવું હોય જ નહીં અધોલોક કોને કહેવાય કે આ વ્યવહાર બધા અધોલોક કહેવાય અને તમે મધ્યલોક પૂછો છો આખા બ્રહ્માંડમાં વચ્ચેનો પડતો મધ્ય છે હે કેટલું ડ્રીલિંગ કરી શકો છો બહુ સમજ રહ્યા છે આખું બધે રૂપ છે ખચો ખચ ભરેલું છે હમ અને વ્યવહાર રાશિ છે સમજવાની જરૂર છે મજાથી છો એ વાત ગમે તે કરીશું નહીં સમજણ પડે તમને ટૂંકામાં સમજાવ દાદા એ કહી દીધું વ્યવહાર રાશિમાં પ્રવેશ પામ્યા નથી પણ અમુક સુધી પછી મનુષ્યમાં પછી પાછો પડે કેવી રીતે એટલે નિભોતું બહુ એ બધું આજે આવે છે પાછા પણ અમુક પ્રકારના જીવ ક્યાં કરો કઈ પહોંચી વળાયું નથી અમુક પ્રકારના કયા અગ્નિ કાય પૃથ્વી કયા બધા છે તમે તો નથી પૃથ્વી ને પણ આપણા જેવા શ્વાસ છે એને કસાય છે ભગવાને સમજાશે એટલે બાજુ રાખવા એની કઈ જરૂર નથી આ પાંચ આજ્ઞામાં એનો તો બધો ક્ષાર આપવો અરખાય સમજી લેજો બ્રહ્માંડ હોવું જોઈએ પણ પેલું બહાર જોવા છો તો અહીંયા ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર મહાપરાણે આપડે આપડે હાથમાં આવ્યું છે તો શું કામ થઈ ये तो ते अगर बीज पूछो क्या आवे के छोवीर स्वामी जवाब के आप सपाट है अपने जो गोर પ્રભુ એ કયા સંદર્ભમાં બે રીતે જવાબ આપો કેવી રીતે જો આપડા ગુજરાતમાં આપણે થાળીઓ પેલા હતી અને થાળી કડી હતી ઉભો કાનો સમજ ને એટલે એ સપાટ નથી એટલા એટલા કોન્ટેક્ટમાં અવંદન પણ સમજણ પડે છે એવો પ્રકાર છે સમજી ગયા આપણને સાંભળશે અને આ ધર્મેન્દ્ર કહ્યું ને આ તમે પૃથ્વી છો આપણો સંબંધ તરીકેટ છે મનુષ્ય કુદરત નું આખું પાટ એન્ડ પાર્સલ છે અને કુદરત તો વિશાળ છે કુદરત મારા માટે થોડી છે પણ દરેક માટે મળતી હોય માંથી નીકળી છે ખાલી ઇન્ડિયા જ ભરત ક્ષેત્ર માં આવે પ્રશ્ન બધા બહુ સારા છે પટેલ મન તો થાય ને છે ભરત ક્ષેત્ર બહુ સમજવા જે વાત છે ધર્મેન્દ્રભાઈ भारत भारत भारत भारत भारत समझे समझाइए समझाइए समझ आक्रे चक्र चौरासी क्षेत्र करता ઉતરતો ચડતો બે ઘણી વખત મતમાં પૂછે છે ઘણી બહુ પ્રશ્નો થાય છે બાબતમાં કે દાદા એ સ્પષ્ટ કહ્યું છે આપે કહો છો કે મહાત્મા જેને જ્ઞાન પ્રાપ્ત થયું સ્વરૂપ છે તો હવે આપણે તો ભાવ કરવાનો રહ્યું નહીં તો બધામાં વ્યવહારમાં સત્સંગમાં મતલબ ભાવ તો કરવો જોઈએ કામ કરવું તેમ કરવા બોલાય છે સામાન્યપણે એ પ્રશ્નો થાય છે ઘણા થયા છે સત્સંગમાં વાતો નીકળે છે ભાવ કરવાની વાત આવે છે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એના માટે નથી પરંતુ એને બીજી રીતે છે તે મહાત્મા ભાવ કરવાની સત્તા એ ભાવ સત્તા મુખ્ય છે મનુષ્યની જો કોઈ પણ રાઈટ હોય હ્યુમન રાઈટ તો ભાવ કરવાની સત્તાનો છે બિયોન્ડ દેટ નોટ ઇવન મોલિક્યુલ કોઈ આ સત્તા નથી કોઈ પણ ભાવ કરી શકે છે એ વિશ્વના બધા મનુષ્ય લાગુ પડે છે અને ભારતના વિશેષ કરીને વિશ્વને સમજી નહીં શકે લાખ સમજાવવા જોશે નહીં અંદર વંદર નહી જાય કારણ કે એમનું કોન્સ્ટિટ્યુશન એવું નથી કોન્સ્ટિટ્યુશન લાગે છે કોન્સ્ટિટ્યુશન કેવું હોય કે એ માસામાં ના જઈએ પડે મારે લાઠી તો પડી થઈ જાય તમને ખાઈને પણ થોડા વખત ઊભો થઈ જાય પાછો વ્હાઈટ સ્કીન છે એ પાંચ લે બને डॉक्टर के, छे, पर यानी नो से मनुष्य ना भाग एवं बोलो बार અમેરિકામાં મેં બારની ઇન્ડસ્ટ્રી એટલી બધી તો આફ્રિકન લેડીઓ બહુ શોખીન બાર માં હતો એક બાદ નો શોખીન હતું એનો ડ્રેસ હોય ને તો આપણા બે ત્રણ થઈ જાય જેમ જેમ ડેવલપમેન્ટના લેયર્સ હોય છે એવો ઘાટ છે ભારતી એક જાય આવો ઘાટ થઈ ગયો છે એટલે આ તમારી વાત છે કે ભરત ए भारत अ चक्र में ना बे है, आ, डिसेंडिंग टाइम छे हाफ भारतचकू मिनिमा मिनीमास्ट मिनिमा सुधी पॉइंट आवे आगिम होर जाए तरसेंग साइकिल शू હોય શકે જ નહી આ બ્લેક હોલ ને બધી વાત કરીબલ ત્યાં આગળ રાશિમાં પણ આપણે અહિયાં જીવવું છે પણ ભરત ક્ષેત્ર માં પૂછ્યું તો હું તમને સમજાવું કે આ ટાઈમ સાયકલમાં જયારે સચિવ ગયો અને આ સાયકલમાં હતા એ ઉતરતા ઉતરતા ઉતરતા કળિયુગ આપણો શરૂ થયો એને ઓલમોસ્ટ ટુ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ઇયર્સ પાસ થયા છે એકા એટલે એ દ્વાપરિયુગ અને કરિયુગનો સાંધો એનો અને કળિયુગ તો ટ્વેન્ટી વન છે જ્યાં સુધી ધર્મ ચાલશે અને પછી બીજો ટ્વેન્ટી ચાલુ થશે એ બધું ખલાસ થઈ જશે અને હ્યુમેનિટી છે ને એટ પોઈન્ટ ઓફ ટાઈમ અત્યારે આપણે છીએ ને મનુષ્ય હશે ખરોન્ટ ના થઈ શકે કોઈ વખતે પૃથ્વી જીવોથી એક્સ થઈ શકે તો પછી બહુ કશું હોય નહીં કઈ નહી ખાવાનું માનવ વ્યવહાર જ ના રહે પછી બધા હવે આ જાણી શું કરવાનું આપણે ભાઈ ને બેન સાથે જન્મે ભાઈ બેન જેવો સંબંધ હતો તે વખતે સ્ત્રી પુરુષ જેટલો સંબંધ હતો અને સ્ત્રી પુરુષ હોય એટલે એમના ઉંમર થાય બાળક નિર્દોષ એમનું જીવન જાય અને આવા જ એક સ્ત્રી અને પુરુષને જન્મ આપી અને પાસ હવે થઈ જાય બહુ લાંબુ કારણ હતો એ છેક આ ખૂબ સત્યુ પૂરો થયો ત્યાં અસર ચાલ્યો પણ એમાં ઘસાતો ગયો દસ કલ્પ વૃક્ષું થતું થતું અહીંયા પાંચ વૃક્ષણ પછી બાકી રહ્યો ત્રેતામાં પાંચ બાકી રહ્યા તેમાં આવું ઘસાતું ગયું અને જયારે એન્ડ આવ્યો છેલ્પ વૃક્ષ જાય છે તે વખતે આદિ એમ્પર ઇન્ડિયા માં છે પહેલા પહેલા ભાઈ આ બે જ અને એમના સુમંગલા ઋષભ દેવજી અને સુમંગલા સાથે જન્મેલા આવી રીતે એમના પિતાજી હતા આવું બધું થયું કે ભરત અને બ્રાહ્મીભાઈ સાથે હતા ભરત રાજા ચક્રવર્તી રાજા આ કાળમાં પહેલા પેલા ચક્રવર્તી થયેલા સજેલા હતા જન્મ પછી બધા મોટા પુરુષો નો જન્મ થાય દ્વાપરમાં એવું જ આ બાજુ હોય એટલે પેલું કળિયું બધું કહ્યું પૂરો થાય એટલે પાપડ ચાલુ થાય એ પણ મૈયાન કારવો બે એટલે આ બાજુ ત્રેતા બે સત્યુગ બે કળિયુક બે આ કાળ ચક્ર ભરત રાજા ચક્રવર્તી થયા પછી એમને પણ અપ્સર નોલેજ થયું ભરત રાજાને પણ જ્ઞાન આપ્યું હતું વિષુભદેવ દાદાએ એમના પિતાજીએ અને એમને કહ્યું કે તું ચક્ર બધું આ બધું સંભાળવા માટે વ્યવહારથી સર્જાયું છું તારે કેટલી રાણીઓ રાજ બધ એમનો એક જ એની એક બધું ભારતમાં બેઠા બેઠા હેડ ક્વાર્ટર્સ ભારત સમજાવે અને એટલા માટે ભરત ક્ષેત્ર કહેવાયું અને એનો વ્યાપ અને એનું ઇન્ફ્લુઅન્સ એટલી બધી ઓલ બહુ મોટી અને જે ફાયર કન્ટ્રી ને એ લોકો ઇનડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ અહીંયા બધા મૂક્યા ભાઈ એ રીતના એટલે એમને આફ્રિકાની કારી પણ હોય ગોળી બધી જ હોય બધી જાતની ચક્રવર્તી કહેવાય વર્ણન વાંચન કોઈ માનવ ના પરંતુ ભગવાને ક્રાંતિ કરી શું દેવદાતા અને એવા જોડિયા માંથી એક વાવાઝોડું આવતા પુરુષનો અને પીલી રો તમારાબા એ બહુ મજા આવશે તમને એને ખાસ આપજો પણ એને બહુ ઇન્ટરેસ્ટ છે તો આ વાત છે લગભગ એકસો પાંચ દસ વર્ષ થવા પાંચ અધિકારી નું વર્ણન કર્યું છે એમને અકબર ના વખત અને શ્રેષ્ઠ જૈન એકનો એક પુત્ર શ્રી મોધપુર નું કુટુંબ અને શેર સાથે વખતે નાના ઓર્ડિનરી સૈનિક નો હિમાયુમાં ગરીબ હતો અને આ શ્રીમંત મહારાજા કરનારું બધું મોટું રહેવાનું હોય ને અને ગુપ્ત પાછા જવાનું ત્યાં આગળ શસ્ત્રો હોય ચાલે બહુ સરસ વર્ણન છે અને જોતા અકબર ના હમણાં વખત થી વાત કરીએ આપડે તો પછી અકબર રાજા બહુ નાની ઉંમર ના આવે પણ એનું સરદાર કેસે પણ એમાં નલિન પટેલ છે એનું પાછું પટેલ નું ખબરી તો જતું હશે પટેલ ક્ષત્રિય કેવાય બધા એ તો આ ખેતીમાં પડી ગયા ને બાકી માથું લઈ ખરેખર જીજાજી સમજો ભાઈ એ ભરત ક્ષેત્ર એના પર ક્યાં આવેલું એટલે પણ અત્યારે કોઈ જાણતા નથી એટલે રાજા પાસે ગયા પાછા વિષ્ણુદેવ ભગવાન ના પિતાજી પાસે ગયા તો કે નહીં પેલો રાજા છે એમની પાસે અમે તો અમને એમની પાસે જાય છે એને રજા આપે તો અમે એના બોલો બધા બહુ પાક આવે છે કારણ કે કોઈ લોકો રહ્યું નથી કરતા પુરુષ જગત માં થયો નથી ક્રિએટર છે ભરત ક્ષેત્ર સમજી ગયો ચૌદમું રીતે બાકી હતું કે પેલા પછી મંગલા કરીને એનું નામ મંગલા હતું કે ભગવાન શીખાઋષભદેવ દાદા ને સિદ્ધાંત માં તે વખત નહોતો પછી ક્રાંતિ થઈ કોઈ ભેદ નથી બેમાં બંને વિતરાક થઈ શકે છે બહુ મોટું ગયું એટલે વિતરાક પદ પ્રાપ્ત થઈ શકે છે એટલે વિતરાકતા પ્રાપ્ત થઈ શકે છે એટલે મુક્તિ પદરાગતા છે રાતન રાતન વર્ષો ને વર્ષો ને કરે તો કરવું છે આપણે ટૂંકમાં જાણી લઈએ આપણે આમ ઘણી જોડ્યું તે બાહુબલી અને સુંદરી પછી ભરત ભગવાને ક્રાંતિ કરી અને ભરત રાજાને આદ્યા શક્તિ છે બધી કળાઓની સરીત સંગીત બધું જ અને લિપી અને શાસ્ત્ર એની આદ્યા શક્તિ એ બ્રાહ્મીનો ચક્રવર્તી પણ એ રત્ન છે ને ત્યાં આગળ બીજા રાજાઓ હતા ભગવાન જોડે ત્યાગ લઈને જોડે ફરતા હતા વિદ્યાધર રાજાઓ કેવાય તેની દીકરી બહુ રૂપારી વિદ્યાધરી એ વિદ્યાઓની પાસે અને ત્યાં નોર્થમાં જઈને બધાને કરવા જાય છે અને જુએ છે પાવરફુલ કે હીરા માણસનું ત્યાં બધું પડેલું હોય ને રંગ વાળા રંગબોરી પૂરેપૂરી પાવરફુલ આ દિશા બધી પાવરફુલ એના જગ્યા હોય એ જીતવાની જીતા ગઈ પકડી રાખવા માટે બહુ મોટું સ્ટેજ બનાવી અને બધું કરીને કર્યું બધા સામંતો મિનિસ્ટરો ઉપરથી રાજી થઈ ગયા કરીએ આપણે બે લાગે એવું સુંદર બધું નાટક કર્યું બધા બધા ભગવાનના નાતે પોતે જોયું કે બધા ખોઈ ગયા છે નાટક જોવામાં એટલું સરસ લાગે નાટક સાચું સાચું તાલમાં હતા સુંદરી તાલમાં બધા તાલમાં એટલા બધા તાલમાં આવી ગયા હતા ધીમે અને અમને પેલો વૈરાજ ના ચાલુ થયા થયા થયા અને જોયું સરક્યા ત્યાંથી અને ત્યાં થોડે જાય છે કલાક પૂરો થાય છે કેવળ જ્ઞાન પ્રકાશ સંવગ્ન આવું છે આ બધી વાતો આ જમાના માં આપણે ધર્મેન્દ્ર આપણે આગળ મમ્મી લઈને મારા <laughs> સાચી વાત આપું બહુ તમને તો જોઈ ને પ્રફુલ ની મમ્મી તો પછી ને ને જે અમે ઓળખાવ ને જયેશભાઈ બોલો જયેશભાઈ કેમ છે આપડા મહાત્મા કપિલભાઈ મમ્મી ક્યાં છે ભાવ થયો છે એમના નિમિત્તે મહાત્મા આજે એમના તરફ થી જમાનો ડોક્ટર કપિલભાઈ મહાત્મા આપડા એમના <laughs> ખુલી જયેશભાઈ જયેશભાઈ કપિલ જયેશભાઈ પરિવાર છે ત્યારે એને એકદમ ભાવ થયો કે અમારે મામા મામાના નિમિત્તે બધાને મહાત્મા જે માનવા છે નજીક નું દાદા નું કુટુંબ ની કોઈ ની ખરી આજે વીસ પી એમની તો મને ખબર છે ઊભા થઈ જાઓ I'll give you a thousand years. Yes. I'll give you a thousand years. Say it. Every day, every day, every day, every day, you live a thousand years. This is my honor. Happy birthday to you. Happy birthday day બતાવી દીધો આપણે ભાઈ તમે કાલે આવી શકશો કોણ છે ઘરે છે કાલે સવારે સાંજે બે ટાઈમ આવા છે લઈ મુકુર લઈશ થોડા વખત એક પતુર સાઈડ લઈ જય સત્ય સુખ ઈશ્વરે શાજી હો સારી છે બધી એમને પૂછ્યું છે કાળતત્વ સમજવા માટે કાળાનું ફિઝિકલ અસ્તિત્વ છે એવું પૂછ્યું છે તો કાળતત્વ એ આ દુનિયાને જે છ તત્વોથી છે આખું એનું અસ્તિત્વ એટલે કે દુનિયા તો ખરી છે પરંતુ બ્રહ્માંડનું દુનિયાનો ભાગ છે એમને લાગે કે સ્પેસ માં જઈએ છીએ અહીંથી આ બે ફૂટ જેટલા છે જોઈએ તેની પાસે બહુ પાર વધાર એટલે બોલે ખરા બિલિયન્સ ગેલેક્સી બોલી માં પછી બધું અમારા જ આવી જાય છે નહીં આ થાકી ગયા બધા સમજાયું એટલે આપણે આયાત છે તો સારું છે આ દેશમાં પરંતુ તમે બધા પુણ્યશાળી છો આવ્યા છો એટલે આ દેશનો લાભ મળે આપણને ભારતમાં આટલો જલ્દી થી ઇઝીલી લાભ મળે નથી તમને અહીંયા મળી જાય મળી જાય હું આટલું બધું કમાણી નથી આપણને આપણું તાબેલ ફાયદ જાય ને થોડાક વધારે થોડું મળે થોડા વાર બહુ ફાયદો થાય બધા વાર બહુ નુકસાન રડે નહીં એને પરંતુ એ તત્વ સ્વરૂપે એટલે કે ધર્મેન્દ્ર ત્રુ છું એ રીતે છે જો ના હોત તું ધર્મેન્દ્ર હોય શકો અને દાદા ઇન્ડિયન પઝો છે એક એક ભારતવાસી ઇન્ડિયન પઝા બધા જીવી જાય પણ બહારના જાય ખોવાઈ જાય એને સમજવા જાય તો સમજાય નહીં ખરા લોકો બધા હારા દેખાય જ સમજાતા નથી બઉ મુશ્કેલી પડે જ્ઞાની પુરુષ આવત કેટલું ફરતા અને આ લોકો નીચે ઉઠતા બચ્યા હોય બધા તો એમને કુદરતી ગમત ચાન્સ ભરવાનો પણ ક્યારે ઠેકાણું કે નહીં આ સાદી વાતો નથી બધી એક્સ વાય એક્સિસની શું કર્યું પ્રોગ્રેસનની રિગ્રેસન સાથેના પ્રોગ્રેસનની રિગ્રેસન પછી બંધ જ થઈ જાય અને પ્રોગ્રેસન થાય પણ સ્ટ્રેટલાઈન થતું એવું નથી એટલે આપણે પછી જેટલા સ્ટેટ રહીએ એટલું થાય આપણી સ્ટેટ બે પર આપણી સ્ટ્રેટલાઈન એવું મને ભરૂચભાઈ કહે છે તો કાલ કાર છે અને એ કારતત્વ તમે પાછળ પૂછો છો જેની ઉપર ટાઈમનું ટાઈમિંગનું કોડિંગ થાય છે ટાઈમનું કોડિંગ થાય છે તે કોડિંગ ધર્મેન્દ્રનું કોડિંગ ધર્મેન્દ્ર થી આગળ થઈ ગયેલું એ કોડિંગ થઈ ગયેલું કારતત્વનું કામ આજે વ્યવહારથી તમારા માટે જન્મ્યા તે છેક સુધી મોમેન્ટ મોમેન્ટિંગ એનું ટાઈમિંગ પરફેક્શન થઈ ગયેલું ટાઈમિંગ આવેલું એ કોડિંગ તમારથી થઈ ગયું હતું એટલે તત્વકાર તત્વોએ આવી રીતે તમારું જીવન ચલાવવા માટે મેનેજ કરવા માટે હાજર હોવું પડે છે તત્વ હોય તો જ હાજર રહે તત્વ પર કચ્યો હોય અને હાજર રહેવું પડે આ ટેમ્પરરી બોડીમાં ધર્મેન્દ્રના અને આપણા બધાને આમ છો એટલે ધર્મેન્દ્રનો આ કોડિંગવાળો ટાઈમ જેને વ્યવહારકાર કહે છે અને તત્વકારને નિશ્ચયકાર કહે છે શું નિશ્ચયનું પ્રમાણ એક જ છે કે આત્માનું પ્રમાણ છે છતાં પણ એમને પણ અવસ્થાઓ આવે એક અવસ્થા સમય વર્તી છે એને પર્યાય શબ્દ વાપર્યો છે શાસ્ત્રોમાં તમે પૂછો છે એ રીતે નથી મુકું એક પિતરા કોની ગોઠવણી છે સુંદર વિશ્વને સમજવા માટે નલિનભાઈ બ્રહ્માને સમજવા માટે ચાર ભેગા થાય તો જરાક કામ આવે તો પછી બુદ્ધિ ચાલે શરીર પૂરતું છે ખાલી થવા માટે પણ આપણે પાછું આપણે સત્સ્વરૂપ પાછા થઈ જઈએ સત્સ્વરૂપ થઈ એટલે આપણું કોન્સિયસને રહે એટલે પછી આપણને તે વખત આનંદ વર્તા આપણને સચેદારણ સ્વરૂપ છે સ્વાદ છે બધું છે પણ કવિરાજ કે છે એ અવિચ્છિન્ન પણ થઈ જવું જોઈએ આપણે બધા ભેગા સચ્ચિદારણ વાળા છે તે મારા ના મણકા જેવા જય સચિદાન મંત્ર ની અવિચ્છિન્ન કહી મહાત્મા બધા મણકાઓ આપણે પરવે ગયા આજ્ઞાધર્મ પરોઈ ગયા ના ખાય સાહેબ એમાં અંદર છૂટું નહી પડે સાહેબ પણ શું કરે હવે આપણે પ્લે રાખ્યો છે આપડે પોતાનો બરાબર આપડાપણા ના નિશ્ચય બલ ઉપર છે હું નિર્ણય નિશ્ચિત હું શુદ્ધાત્મા છું અને એ રીતે એ સમય આપણને આજે તો ના કર્યું પણ સમજાય ખરો સમજાય ખરો તત્વ સ્વરૂપે રહે આ કારણ નથી અત્યારે એટલે અવસ્થા કઈ પછી પર્યાય શબ્દ નહીં એની જગ્યાએ અવસ્થાનું કહ્યું એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે એનો કોઈ બાપ હોય રચના નથી વ્યવસ્થિત છે પાછી આવું કહ્યું હું ના હોય એટલું કઉ આપણે બધા વરસ પર છેલ્લું તમે પૂછ્યું છે એ લઈ લઉક છે ગઈકાલના સત્સંગમાં વાત થઈ કે ઋષભદેવ ભગવાન ને મારી ભગવાન ના ચૈતન્યગત બંને સરખા चैतन्य गंधिकार स्वरूप बने स्वभाव बद ભરાય ત્યાં શું થાય નિરાકાર કહ્યું પણ બંને ખર્ચી એમ કહેવા મળ્યું સમજી ગયા તમે આ તો આપણે શું કોણ પૂછે છે મોક્ષ એટલે તમારો સ્વભાવ તમારું નામ શું હું પ્રજ્ઞા છું એ નહી તમારો સ્વભાવ પણ હું हूं शिवजनी पार्वती जैसी खरी पर हूं पतसि स्वरूपच छु ये तुम्हारा स्वभाव आत्मा आत्मा ये मोक्ष आत्मा का स्वभाव स्वरूप छे आत्मा स्वयं मोक्ष छे प्रज्ञा में पण आत्मा कयो इनने बेसाज समझे से बोल ऐसे हां तुम पहले से पहला कोई ने पहला पहली बार आया था पहली बार आया था प्राप्त मोक्ष न स्वाद मेरे समझ आगे बीजू पूछू मोक्ष जरूर शू तो ज्यादी જીવવાનું રોજ હવા પડે રોજ હવે એ પતાવી એકનું એક પણ એવું પછી તપાસ કરે કે મોક જેવું હોય તો સમજી ગયા એ વખત આવતા પછી જરૂર પડશે ત્યાં નથી પછી બીજું કે જયારે એક જન્મ પછી આપણને જન્મ થાય ત્યારે ઘુસે ગયેલો ક્યાંથી યાદ આવ નહીં આવે કોઈને નહીં અને યાદ કરે તો જીવી શકશે કોઈ આગલું યાદ કોઈ જીવી નહીં શકે એના કરતા સારું છે ત્યાં જીવો મજાથી निरंतर समाधि रहें व्यार रही छोक ब जोड़े रही तो अंदर ऐसी दिल में मोक्ष मरो कहवाद आत्मा ज्ञान माले पी आए હમ મોટા યોગ્ય બાધા રાખવી પડે નિર્વિકલ્પ સમાધિ માટે અને અમને ભલે જો જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થઈ ગયું તો એમને સમાધિ રહ્યા કરે એ સમાધિ પછી આમ સમજવા જ આવે તમને પણ રહ્યા કરે એમ કે એ બધા સ્વાદ આવે કે આ મીઠી છે પણ જ્યાં સુધી મોઢા મૂકી ના હોય ને તો બધા કે મીઠી મીઠી છે તેનું બધું શાસ્ત્રોમાં વાંચવું પડે એ કરવું પડે એવી મીઠી હશે મત જેવી આના જેવી તેના જે બહુ કરવું પડે પણ મોઢા મૂકી દીધે આખા મેં હવે કહો સાખર કેટલી મીઠી અમે ટી છે પણ મને મને કેતા નહી આવળે કે છે આ કે એ અનુભવ કહેવાય હા થઈ ગઈ ભાઈ ચાલ નમો વિત્રાગા નમો વિત્રાગા નમો દીંધાલા નમો નમો નમો સિદ્ધાલા નમો સિદ્ધાલા નમો રીયાલા નમો રીયાલા નમો વજાયાલા નમો વજાયાલા નમો દોયે સબસૌ નમો નમો દોયે સબસૌ પ્રાર્થના બોલાવું છું એમાં તમે સમજી જજો હા આખો બંધ કરજો બોલજો મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે બધી ભૂલો સમક્ષ મૂકું છું તેનો હૃદય થી ખુબ પસ્તાવો કરીને આપણી પાસે ક્ષમા માંગુ છું હે પ્રભુ ભગવાન આપ એવી કૃપા કરો કે મને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય હું આપના માં કાગજમાં જઈ લેજો સારો પ્રશ્ન ચાલો જય સારું મજા <coughs>